186 શ્લોક નંબર વન એટી સિક્સ ચર્મવારી અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું ને ડુંગળી ને લસણ આદિ જે અભક્ષોપવિત સંસ્કાર ન થયો હોય અથવા બ્રહ્મચર્ય સંન્યાસ વગેરે બીજા કોઈ આશ્રમમાં રહ્યો હોય અથવા તો બધા જ બ્રાહ્મણોએ ચરમવારી ચામડાના કોષથી ખેંચેલું પાણી પખાલ કે મશક માં ભરેલું પાણી ન પીવું આ નિષેધ સર્વત્ર નથી પીતા હોય છે કારણ કે બોલો વાલ છે એ બોલો હોય છે ફૂટબોલ છે ચામડા નો હોય કે બીજા નો આ રીતે જ લઘુ હારી કહ્યું છે કે પ્રિર ઘટના ચેવ દ્રોણી જલમ કોષ વિનિર્ગતમ ચ પિતવા અવગા શુદ્ધિમ અવાપનું યાદનું પાણી તાળીમાં ભરેલું પાણી નાવમાં ભરાતા પાણીને ઉલેચવાના પાત્રમાં રહેલું પાણી અને ચામડાના કોષથી કાઢેલું પાણી પીવું નહીં જો પીવાઈ ગયું હોય તો કપડાં પલાળતા સાથે સ્નાન કરીને એક ઉપવાસ કરવાથી શુદ્ધ થવાય છે ये पन छे के प्रपासवरण्ये घटके चैरे द्रोण्याम जलम कोश था तद माहु रापत गतो गता पुते शुद्रा तदपेय महु रापद गो भूमिगता पीवेत जंगल में परबनू पाणी ताड़ी झेलवा पात्रमा में भरेलू नौका उलेचणिया में पाणी और कोषनु पाणी शूद्र सीवायोग्य गए नहीं આપત્કાલીન ખુલ્લું એવી રીતે વૃદ્ધ ચાણક્ય કહે છે કે ભૂમિ ગતમ તો એમ યત્ર શુદ્ધ છે પ્રાયશ્ચિત મયુખમાં પણ કહ્યું છે કે આપતકાળમાં તો તે પાણી જમીનમાં પડ્યું હોય ત્યાંથી બીજા પાત્ર માં લઈને પીવું એટલે પેલા ખાડું કરીને જમીનમાં નાખી દેવું પછી એમાંથી બીજમ લીન પીવું આ પ્રમાણે ડુંગળી અને લસણ આદિ અભક્ષ આદિ શબ્દ થી ગ્રુજન કહેવાય છે ગ્રુજન ગ્રુજન એટલે ડુંગળી પ્રકાર છે એવું આમાં લખ્યું છે જેમાં અતિવાય ગ્રી મને ઓલા રામનંદન ઝા બતા સ્પષ્ટતા કરી છે સારી ગ્ર ગાજર નહી જેવા ગંધ આવતી હોય તેવા કંધને ડુંગળી કહેવાય છે અને તેનો એક પ્રકાર જ લસણ છે डी के लसण खाई गये तो प्रायश्चित करव पड़े प्रायश्चित कांडस्पति कहूनम कवकम चलाजनम तथा चुवार ज्ञान जगधवा तप्त कृष्ण चरे दिवजा लसन कवक डूंगी और ग्रुजन आ चार वस्तु अजाण में खवाई गई हो तो प्रायश्चित म તપતક રૂપ છે વ્રત કરવું તેમાં કવક એટલે બિલાડીમાં પણ ખવાય કે નહીં એ બહુ ખબર નથી એટલે આમાં આવી ગયું એટલે ગ્રુજન પણ લસણ ના જેવું કંદ છે વિજ્ઞાનેશ્વર કહે છે કે ગ્રુજન એટલે ગાજર નહી એમાં સ્પષ્ટ આપણે ટીકા માં ના પાડી છે મિતર ના ગાજર નહી એમાં સ્પષ્ટતા બહુ કરી છે ગ્રુજન ગાજર એવું મૂળ એવું લખ્યું છે વિજ્ઞાનેશ્વર કહે છે કે ગ્રુજન એટલે ગાજર નહી વ્યાખ્યા સુધામાં કહ્યું છે કે ડુંગળીનો જ એક પ્રકાર સફેદ કંદ તે ગ્રુજન છે વૈદ્ય ચિંતામણી કહે છે કે ડુંગળી ના પાન છે એ ડુંગળી જેવા હોય છે અને ગાજરના પાન લાંબી દાંડલી ઉપર પાન હોય છે એવા હોય છે એટલે આવા પાનની સરખામણી એ ગાજર બરાબર છે પણ બોલા કેટલા વળી કળીંગડું એટલે તરબૂજ માને તરબૂજ લગભગ હશે ને એવું લાગતું નથી કોઈ સુશ્રુતે કહ્યું છે કે લસુ નો પીછગંધો મહૌષધમ ફરણ પલાંડુસ લવતર્પતારિ ગૃંજન યવનેષ્ટ પલાંડો દશ જાતય લસણ દીર્ઘપત્ર લાંડુંગળી પીછગંધ મહૌષધ લસણ્યક જાત ફલાંડુ લવતર્ક અપવારીકા ગૃંજન અન્ય આ દસ ડુંગળીની જાત છે ઔષધ તરીકે લસણ આદી લેવું પડે તો તેમાં દોષ નથી આમ સુમંતુ એ કહ્યું છે પ્રચાર નો કરવો નકર હું લેવા મળશે તલબ જાગે કે આમ સુમંતુએ કયું છે કે એતાન્યવ આતુરસ્ય વિષક ક્રિયામ અપ્રતિ સિદ્ધા આ બધા રોગી માણસોની ઔષધ ક્રિયામાં નિષેધ કરાયેલા નથી પણ જાણી જોઈને રાગથી જો ડુંગળી કે લસણને કોઈ ખાય તો સુરા પીવાના જેવું મહાપાપ ગણાય તે યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે જે નિષિદ્ધમ ભક્ષણમ જય જય્યમ उत्कर्षे वचोनृतम रजस्वला मुखास्वाद सुरापा सामन ही, ही। शास्त्र में निषिद्ध लक्षण आदि वस्तुने खावी कपट करव उत्कर्ष खोटू बोलव रजस्वला मुखन चुंबन करव आ चार दारू पीवा महापाप रूप है अं मिताक्षरा में कहू के निषिद्ध करेल लसण आदि जाइने खाव પોતાના ગુ પ્રત્યે કપટ કરવું ગુરુ પ્રત્યે એટલે કઈ સમજાવવું પોતે કઈ જીહ એટલે કુટિલ થાય સીધો નહી હિમતા જૈમ્ય પોતાના ગુરુ પ્રત્યે કપટ કરવું રાજ પરિવાર માં પોતાના વખાણ કરવા હું તો ચાર વેદ ભણ્યો છું તે મહાપાપરૂપ છે ગુરુની આગળ કપટ એટલે ગુરુની આગળ કપટ એટલે વશ્વ દેવ કરોજન શ્લોકમાં એક બહુ મોટો એમ કે શાસ્ત્રાર્થ છે કે જાત્યા વિપ્રેણ કે જાતિ કેને આધારે કરવી માનવી જાતિ છે જન્મને આધારે જાતિ કે ગુણને આધારે જાતિ માનવી એનો બહુ મોટો સમાજ છે કે આ બધા સંતો હવે વાંચીને તૈયાર કરો એમાંથી કોને આધારે કરવી નિર્ણય કરો લખ્યું છે જાત્યા વિંડુ લસુ નામ છે જાત્યા વિપ્રણ કે દ્વિજ એટલે વિપરા એટલે દ્વિજ નહીં વિપ્ર એટલે બ્રાહ્મણ દ્વિજ એટલે વિપ્ર આવી જાય પણ વિપ્ર એટલે તો બ્રાહ્મણ દ્વિજ ઉચ્ય વિદ્ય આતિ બ્રહ્મજાના બ્રાહ્મણ જન્મ ના જાયતે શુદ્ર જન્મ થી તો બધા શુદ્ર કહેવાય છે સંસ્કારા દ્વિજ ઉચ્ચ થાય એને જન્મ સંસ્કાર થાય એટલે જન્મ પણ અન પામે છે વિદ્યા વિપ્રાતવ એટલે વેદ ભણે એટલે ત્યારે વિપ્ર પણ એમાં આવે છે અને બ્રહ્મજાનન થી બ્રાહ્મણ ભગવાન ને જાણે ત્યારે બ્રાહ્મણ પાક્કો બ્રાહ્મણ કહેવાય આચાર ને સ્થાપિત કરી દીધા માં આવ્યું તો આગળ નઈ આપતકાળમાં લસણ આપ લે તો વાંધો નહીં પણ એવું લેતા નથી આપણે ઘણા એવા એને સેકન્ડ ક્વોલિટી ના છે એને સંતોએ રાખ્યા જ નથી આ જો ભિક્ષા માગવા જવું એમ ગ્રહસ્થાન ઘેર તૈયાર હોય પુરુષ પીરસનારો હોય તો જવું પણ આપણે ક્યાં જાતા નથી કોઈ એટલે એ એમાં કઈક કન્ફ્યુઝન હોય કે ડાઉટ જેવું હોય એને હાવ કાઢી જ નાખ્યા છે એટલે એના કરતા ઊંચા ઊંચાની પસંદગી કરી છે એટલે લસણની ડુંગળી ઓલાને ખાવા કે ઓલાને ખાવા એમ આમાં તાત્પર્ય એવું છે કે બ્રાહ્મણે ન ખાવા તો બીજા તો હાવ ન ખાવાય મોટા માણે કરવું બંધી છે એટલે આને એકને બંધી બીજા ને બધાને છૂટી એવા અર્થમાં નથી મોટા માણે બંધી તો નાના ને તો સખત બંધી અને જે બ્રાહ્મણ હોય તેને સ્નાન સંધ્યા ગાયત્રી નો જપ શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવો નહીં પૂર્વક લસણ ડુંગળી વગેરે જે ખવાય છે તેનો પોતાના આશ્રિતને જે આશ્રિતને નિષેધ કર્યો હવે સ્નાથી ભોજ્ય પદાર્થનો નિષેધ છે હવે અભોજ્ય ક્રિયાનો નિષેધ પ્રથમ ના શ્લોકમાં રાગ પૂર્વક લસણ ડુંગળી વગેરે જે ખવાય છે તેનો પોતાના આશ્રિતને નિષેધ કર્યો હવે સ્ના વ્યવસ્થિત કેરાવી ભોજન ન કરવું તેમનો નિષેધ કરે છે તેમાં સ્નાન થી વારુણ સ્નાન મુખ્ય સમજવું વરુણ સ્નાન આગળ છે આગળ આવી ગયું એમાં વારુણ સ્નાન છે એ પાણી થી સ્નાન કરવું સ્નાન તેમાં સશક્તો એ ઠંડા પાણી થી સ્નાન કરવું અશક્તો એ ગરમ પાણી થી સ્નાન કરવું એમ પહેલા જ કહ્યું છે સવારમાં ઉઠી શૌચ કરી સ્નાન કરવું શુદ્ધ જળે કરીને આ આવે છે સ્નાન મત દેવતેર મંત્રી સ્નાન જલીય દેવતાના મંત્રો કરવું આ સ્મૃતિ વચન પ્રમાણે મંત્ર બોલી ને સ્નાન કરવું તેમાં સવારનું સ્નાન સંક્ષેપથી અને ઉતાવળ રાખીને કરવું જો સ્ના પૂજાનું લક્ષ્ય રાખીને સ્નાન કરવાનું હોય એમાં ટાઈમ કાઢે તો ઘટાડો ક્યાં આવે ક્યાં ઘટાડો પૂજામાં ઘટાડો આવે બીજે ક્યાંય નો આવે ખાવા પીવા ઘટાડો ઊંઘની બે ત્રણ ખેંચી લીધી હોય તો ઘટાડો ક્યાં આવે પૂજા પૂજામાં જ ઘટાડો હોય હારા કામ હારા કામ માંથી લેવાનું હોય પવિત્ર ટાઈમ લીધો હોય તો ઊંઘ હારી આવે સ્નાનમાં વધારે સમય વિતાવે તો હોમ નો સમય પૂજાનો સમય વીતી જાય અથવા ઓછો થઈ જાય તે કાત્યાયન મુનિ એ કહ્યું છે કે આવી બધી તે કાત્યાયન મુનિ એ કહ્યું છે કે પ્રાતઃ સંક્ષ સ્નાન મધ્યા સ્ના જે સ્નાન કરવું એમાં ઘાય ભૂય જેટલી કરવી એટલી કરી લેવી ગ્રહસ્થ માટે સાધુ ને તો મધ્યાને ઘાય ભૂય તો કઈ કરવાની હોય નહીં પણ નિરાય તો હોય તો વાંધો તે કાત્યાયન મુનિએ કહ્યું છે કે પ્રાતઃ સંક્ષેપ સ્નાનમ મધ્યાહને તું સવિસ્તરમ પ્રાતઃ કાળે સ્નાન સંક્ષેપથી કરવું અને મધ્યાહને વિસ્તારથી કરવું ખાસ કરીને ગૃહસ્થોએ ત્યાગીઓએ તો મધ્યાહન પણ વિસ્તારની જરૂર નથી જરૂર હોય તો ત્યારે વિસ્તાર કરવો તેમાં ઋષિપુરાણમાં થોડી અધિક વાત કહી છે નદ્યામ સ્ત્રોતસુ ચ્રોત સ્થિતો દ્વિજ તળાગાદીશું તોયશું પ્રત્યર્કમ સ્નાન આચરે નદીમાં અને તેવી નાના પ્રવાહોમાં તેથી નાના પ્રવાહોમાં દ્વિજે પ્રવાહની સન્મુખ રહીને સ્નાન કરવું તળાવવાદીના પાણીમાં તો સૂર્યની સન્મુખ મુખ રાખીને સ્નાન કરવું પ્રાતઃ સ્નાન करी ु तेस्कंदपुराणमा छे के प्रातः प्रातस्तु यना संजाते प्राहुस यरुणोद तन्माहा प्राजापत्यसम प्राहुस् तघात उत्साहधा सौभाग्यूपंपत्वर्तक मन प्रसन्नता हेतु प्रातःस्ना प्रश्यते नोपसर्पन्ति वैदुष्ट प्रातःस्नायीजनम क्वचि દુષ્ટા દુષ્ટ ફલમ તસ્મારુણોદય અને તે મહાપાપનો નાશ કરનારું છે પ્રાતઃ સ્નાન ઉત્સાહ ધારણા શક્તિ સારું ઐશ્વર્ય रूप संपत्ति आ बधाने आपे मननी प्रसन्नता मूलभूत कारण होवा प्रातस्नान प्रशस्त गणाये सवरे करना पासे स्नान करना पास क्या दुष्ट तत्व आई सकता नहीं आ रीते प्रातस्नान फल केटलाक देखायक नहीं देखाता अर्थात अदृष्ट फल है कायम करव स्ना करेला संध्या सर्वकर्म अयोग्य बनी जाए माट प्रातस्ना श्लोक में सर्वे प्रथम गणायु ते शास्त्र में कहूं छे अस्नात पुमाहो जपाग्निहवनादिषु प्रातःस्ना तदर्थ तो निस्नास्ना प्रकर्ति अस्नाचरेकर्म जम जपहोमा किंचन लालास्वेद सामकर्ण शयनादुत्थिन पुमा અત્યંતમલિન કાર્ય નવિદ્ર સમાન્વિતાવત દિવારાત્રનાન વિશોધન પ્રાતસ્નાન પ્રશંસતી દ્રષ્ટા દ્રષ્ટાફલમહિમ સર્વર્હતિ શુદ્ધાત્મા પ્રાતસ્નાયીજપાદી સ્નાન કર્યા વિના પુરુષ જપ હોમ અગ્નિ અગ્નિપૂજા આદિ માટે અયોગ્ય ગણાય છે તેવી જ પ્રાતસ્નાને તેથી જ ને નિત્ય સ્નાન કહેવામાં આવે છે ક્યારે પણ સ્નાન કર્યા વિના જપ ઓમાદી કરવાની કારણ જ્યારે માણસ શયન કરીને ઉઠે છે ત્યારે લાળ પરસેવો વગેરેથી ખરડાયેલા શરીરવાળો હોય છે ત્યારે તે અત્યંત મલિન શરીરવાળો હોય છે શરીરના નવે નવ દ્વારથી રાત્રિ દિવસ મળે છે પ્રાતઃ સ્નાન તેનું શોધન સાફ કરી પવિત્ર કરે છે તેથી પ્રાતઃ સ્નાન દ્રષ્ટ અને અદ્રષ્ટ બંને ફળ આપનારું થાય છે પ્રાતસ્નાન કરી શુદ્ધ શરીરવાળો બનીને જપ હોમાદિક સર્વ શુભ ક્રિયાઓ કરવા માટે યોગ્ય થાય છે એ સ્નાન છ પ્રકારનું ગણવામાં આવ્યું છે નિત્યસ્નાન પ્રાતસ્નાન દરેક આશ્રમ માટે સાધારણપણે નિત્ય કહ્યું છે મધ્યાહન સ્નાન આશ્રમ પ્રમાણે નિત્ય ગણાશે નિત્ય સ્નાનની જેમ નૈમિતિક સ્નાન પણ ફરજીયાત કહે છે જેમ કે ચંડાળ શબ વગેરેના સ્નાનને પણ ફરજિયાત કહેવામાં આવ્યું છે કારણ કે તે સિવાય ભોજનનો નિષેધ કર્યો છે અર્થાત તે કરવું ફરજિયાત છે સ્નાન સમનું કહેવામાં આવ્યું છે જેને મંત્રમાં અધિકાર નથી તેમણે મૌન સ્નાન કરવું પરંતુ ભગવદ નામ મંત્ર સાથે તો તમામે કરવાનું છે સ્મૃતિ અને મંત્ર વિના કરેલું સ્નાન વૃથા ગણાય છે બ્રાહ્મણો રહરહ સંધ્યામ ઉપાસ બ્રાહ્મણો અહર અહર અહર સંધ્યામ ઉપાસ બ્રાહ્મણ રોજ રોજ સંધ્યા ઉપાસન કરે આ શ્રુતિ આધારે સંધ્યા શબ્દ દેવતાના અર્થમાં વપરાયો છે દેવતાની ઉપાસના કરવાના અર્થમાં એ વપરા છે સંધ્યા શબ્દ કાળ માટે ઉપાસ દેવતાની ઉપાસના માટે કાળ માટે દેવતા ઉપાસના દેવતા અને દેવતાની ઉપાસના બે માટે વપરાય છે સંધ્યા નામની દેવતા છે સંધ્યા શબ્દ દેવતાના અર્થમાં વપરાયો છે ઋષયો દીર્ઘ સંધ્યત્વ સંધ્યત્વ દીર્ઘ માયુ ખાપનું યુહુઅ પ્રાતઃ સંધ્યામ અને પ્રાતઃ કાળે નક્ષત્રો દેખાતા હોય ત્યારે સંધ્યા કરવી આ સ્મૃતિ વચન પ્રમાણે સંધ્યા શબ્દ કાળ સમયના અર્થમાં વપરાયો છે સમય નિર્દેશ કરવી જેમ કે સંધ્યા સમયે સંધ્યા નામની ભગવત શક્તિનું સારી રીતે ધ્યાન કરવું સારી રીતે ધ્યાન થાય તે સંધ્યા આ રીતે સંધ્યા શબ્દ દેવતા અર્થ થયો સારા પ્રમાણમાં ધ્યાનને संध्या आम कही है तो संध्या शब्द नर्थ उपासना आ समय सारी रीते ध्यान करे माटे संध्या आो अर्थ करिए तो संध्या शब्द अर्थ समय थोर जड़ाया तर्थ तय अर्थ धर्म भाव अधिकरण में व्युत्पन्न थे काल अर्थ में संध्या शब्द ना अर्थ दिवस ने रात्रि संधि समय तेज संध्या एम वैकल्पिक अर्थ पे મધ્યાહનમાં પણ પૂર્વાન્ન અને અપરાહનો સંધિ સમય તો છે જ તેથી સંધ્યાનું લક્ષણ અવ્યાપ્તિથી દૂષિત નથી એમ સમજવું એટલા માટે જ આચારખંડમાં કહ્યું છે કે સંધ્યોપનયન આરભ્ય સાયંપ્રાત કાલયો મધ્યાહેવ્યા યાવ પ્રાણસ ધારણમ સંધ્યાકાલસ્ત સંધ્યાકાલસ્તુ ઉત્પાત પ્રાગ વિપ્ર દ્વિમુહૂર્તક ક્ષત્રિયુ બ્રાહ્મણ થી દ્વિજાતિઓએ યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી જીવન જીવાય ત્યાં સુધી પ્રાતઃ મધ્યા અને સાયંકાળે સંધ્યોપાસન કરવું प्रातः काले संध्या ने संध्या ना समय सूर्योदय पहला अर्ध मुहूर्त चौबीस मिनिट है आचार मयूख ने धर्म सारे उत्तमा तारको पेता मध्यमा लुप्त तारका અધમા સૂર્યસિતા પ્રાતસંધ ઉત્તમા સૂર્યસંહિતા મધ્યમાલુ્તારકા અધમા તારકોપેતા સાય સંધ્યાિધા મતા ઉત્તમા સંઘવા દુર્ધ્વ મધ્યમા મધ્યમા કુતપાત્પર मध्य मता। तारा नक्षत्र होई, ते वेला सवारे करवी ते अपराण्ध्यक्ष वह ताराओ लुप्त थे सूर्य न उगो हो संध्या करवी थे मध्यम है सूर्योदय पचीजे संध्या करवी थे कनिष्ठ है आम प्रातः संध्या त्रम प्रकार सूर्यास्त पहला સૂર્ય દર્શન થતા હોય તે સમયે સંધ્યા કરવી તે ઉત્તમ છે અને નક્ષત્રો દેખાવા લાગે ત્યારે ત્રણ પ્રકારની કહી છે સૂર્યોદય પછી સાતમા મુહૂર્તમાં સંગ સંધ્યા કરવી તે ઉત્તમ છે નવમાં મુહૂર્ત માં અપરાને કરવી તે કનિષ્ઠ છે આઠમો મુહૂર્ત એટલે મધ્યાહન આવ્યો એમ એટલે અગિયાર વાગ્યા સંઘવકાળે એનાથી એક મુહૂર્ત આગળ એક મુહૂર્ત પાછળ આ માધ્યા ત્રણ પ્રકારની છે સંધ્યા નો વિધિ તો પોતપોતાના ગૃહ ગૃહ્ય સૂત્ર ને અનુસાર જાણી લેવો स्नान दीपिका में सूर्योपस्थापन में कश्यपे विशेष बात कही है कि प्रातः काले हाथनु स्वस्तिकारी सूर्यनु उपस्थापन करव मध्यान्हने हाथ ने रुजू सीधा राखी सायंका अंजलि बांधी सूर्यनु उपस्थापन करव सूर्य ने अर्घे आप व्या कहू द्विजाति प्रातः कालेयंका उभा रही हाथ में पा ले ગાયત્રી મંત્રથી તેને અભિમંત્રિત કરવું પછી ત્રણ વખત સૂર્ય તરફ ત્રણ અંજલી મૂકવી મધ્યાને એક જ વખત અંજલીથી સૂર્ય તરફ અર્ઘ્ય આપવું કૃત્ય ચિંતામણીમાં કહ્યું છે કે સામવેદીઓએ સાયંકાળે બેસીને અર્ઘ્યદાન કરવું મૂળમાં સંધ્યા સંધ્યા સંધ્યા મૂળમાં સંધ્યા છે તેનાથી હોમ કરવાનું કહ્યું છે એમ સમજવું જેણે હોમ માટે અગ્નિ ન રાખો હોય તેણે દિવસે સંધ્યા કર્યા પછી સૂર્યને પ્રજાપતિ આવા નામ ઉચ્ચારીને અંજલી આપવી અને રાત્રે સંધ્યા કર્યા પછી અગ્નિને પ્રાજ પ્રજાપતિ એવા નામ ઉચ્ચારીને અંજલી આપવી અને તે બ્રહ્મચારી તેમણે પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો જપ કરવો તેમાં યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી જ ગાયત્રી મંત્ર જપનો અધિકાર પ્રાપ્ત થાય છે અને વૈષ્ણવી દીક્ષા પછી જ અષ્ટાક્ષર મંત્રના જાપનો અધિકાર પ્રાપ્ત થાય છે એમ જાણવું ગાયત્રી જપનો વિધિ હરિતમુનિએ કહ્યો છે પ્રણવ વ્યાવૃત્તિયુતામ ગાયત્રીમ ચપે તત અષ્ટાધિકમ સહસં વા શતમ વા દશ શક્તિ તી પ્રણવ અને વ્યાવૃત્તિની સાથે ગાયત્રી મંત્રનો જપ કરવો વ્યાવૃત્તિ એટલે ઓમ ભૂર ભૂવ સ્વ ઈ પ્રણવ થઈ ગયો અને ભૂર ભૂવ સ્વ એ વ્યાવૃત્તિ નો આમ અર્થ શબ્દ આગળ લગાવવામાં આવે છે વ્યાવૃત્તિ નું બીજું તો બઉ ખ્યાલ નથી પછી પ્રણવને વ્યાવૃત્તિની સાથે ગાયત્રી મંત્રનો જપ એક હજાર ને વાર કરવો અથવા એક સો આઠ વાર કરવો અથવા દસ વાર કરવો એમ પોતાની શક્તિ પ્રમાણે જપ કરવો વૃદ્ધયાજ્ઞવલ્કીએ કહ્યું છે કે તત્રેક પ્રણવાગ્રાહ્યા ગ્રહસ્થિજપકર્મણી ગ્રહસ્થવચ જપ્તવ્યા સાચે બ્રહ્મચારી પ્રાતરનાભો કરમ ધૃવા મધ્યાને હૃદયે તથા સાયમ નાસાગ્ર માસિત ત્રિવિધમ જપ લક્ષણમ તે જપ કરવામાં ગૃહસ્થોએ એક પ્રણવવાળી ગાયત્રી લેવી અને બ્રહ્મચારીઓએ પણ ગૃહસ્થની જેમ જ એક પ્રણવવાળી ગાયત્રીનો જપ કરવો સવારે જપ કરે ત્યારે નાભી આગળ હાથ રાખ હાથ રાખવા મધ્યાને હૃદયે હાથ રાખવો અને સાયંકાળે નાસિકાની આગળ હાથ રાખવો આમ ત્રણ પ્રકારે જપ કરવાનું લક્ષણ કહ્યું છે એક પ્રણ અને તે બ્રહ્મચારીઓ તેમણે વિષ્ણુ ની પૂજા કરવી શાલગ્રામ સ્વરૂપની પૂજા અથવા પ્રતિમાની પૂજા કરવી તે પૂજા મંત્ર બોલીને અનેક પ્રકારના ઉપચારો કરવી તે ઉપચારો પંચરાત્રમાં ચોસઠ પ્રકારના અથવા અડત્રીસ સોળ બાર દસ અથવા પાંચ પ્રકારના પૂજા કરનારની શક્તિ પ્રમાણે કરવાના કહ્યા છે તેમાં પોતાની શક્તિ પ્રમાણે તે ઉપચારો લેવા તે આચાર ચિંતામણીમાં કહ્યું છે કે સપરિયામ વિવિધા પ્રોક્તા તાશા મેમ સમાશ્રયત ઈતિ પૂજા તો વિવિધ પ્રકારે કરવાની કહી છે તેમાંથી કોઈ એક પ્રકારે પૂજા કરવી અને વિશેષ વિગતો પાંચ વાર અથવા ત્રણ વાર પોતાની શક્તિ ને અનુસાર શ્રદ્ધાથી વિષ્ણુ ની પૂજા કરવી ઘનશ્યામ સામે કરે છે સ્વામી કે ત્રણ વાર પોતાની શક્તિ ને અનુસાર શ્રદ્ધાથી વિષ્ણુ ની પૂજા કરવી જે અશક્ત હોય તેને તો શુદ્ધ હૃદય થી એક વાર પૂજા કરવી વૈશ્વદેવ જે પાંચ મહાયજ્ઞ કરવા તે યાજ્ઞાવ્ય ઋષિએ કહ્યા છે કે બલિ કર્મ શ્રદ્ધા હોમ સ્વાધ્યાયાતીથી સત્ક્રિયા ભૂતપિત્ર મરબ્રહ્મ મનુષ્યાના મહામખા બ્રહ્મ કર્મ વિશ્વદેવ તે ભૂતયજ્ઞ છે સ્વદાતર્પણ શ્રાદ્ધ તે પિતૃયજ્ઞ છે હોમ તે દેવયજ્ઞ स्वाध्याय वेद पाठ ब्रह्मयज्ञ है अतिथि सत्कार मनुष्य यज्ञ आज्ञ नित्य प्राप्त है मुनि ए कहू केज्ञ पितृयज्ञस्तु तर्पणम होमो दैव बलिवि बलिर्भ नृयज्ञो तिथि पूजनम શિષ્યોને શીખવવું અને સ્વયં અધ્યક્ષ દેવ યજ્ઞ છે બલિ વૈશ્વદેવ તે ભૂત યજ્ઞ છે અને અતિથિ પૂજા સત્કાર તે મનુષ્ય યજ્ઞ છે બ્રહ્મ યજ્ઞ એટલે શાસ્ત્ર યજ્ઞ શાસ્ત્ર નું કરવું કરાવજ્ઞાસ્ત્ર હોય તો ઠીક છે તમારે યજ્ઞ નો થાય અમારે થાય અંગ્રેજી ભણાવે અને એમાં મહારાજ ને આપે તો યજ્ઞ થાય એમાં એમાં આ યજ્ઞ નો થાય પણ બીજો યજ્ઞ સેવા યજ્ઞ છે કે સ્વામીજી ઓલા ને સત્સંગ કરાવ્યો તો એ યજ્ઞ નથી હોય કરતા વધારે ફળ મળ્યું કે બીજા કરાવી દે તો બીજો રમેશ ને મહારાજ એટલે અંગ્રેજીમાં કરાવી છે તો એ યજ્ઞ હોય બ્રહ્મ યજ્ઞ કેવાય બ્રહ્મ ને ઓળખાયું એટલે બ્રહ્મયજ્ઞ બીજું शिष्य ने शीखे स्वयं अध्ययन करवुं ब्रह्मयज्ञ कहवाय श्राद्ध तर्पण के पितृयज्ञ है होम करवो देवयज्ञ है बलिवैश्वेवते भूत यज्ञ है अतिथि पूजा सत्कार के मनुष्ययज्ञ है श्रुति में कहू ब्राह्मण जो स्वाध्याय अध्ययन करे ऋग्वेद यजुर्वेद सामवेदना एक मंत्रो पाठ स्वयं करे कि करा તેને બ્રહ્મયજ્ઞ કહેવાય છે વૈશ્વદેવ હોમ ચૂલા વગેરેમાં ન કરવો તેમ વશિષ્ઠ મુનિ કહે છે ન ચૂલ્યામ નાયસે પાત્રે ન ભૂમો ન ખરપરે વૈશ્વદેવમ પ્રકુરવિત કુંડેવા સ્થંડેલે પીવા ચૂલમાં લોઢાના પાત્રમાં ખુલ્લી જમીન ઉપર કે ખપ્પરમાં વૈષ્વદેવ ન કરવો પણ કુંડમાં અથવા સ્થંડિલ ઉપર વૈશ્વદેવ કરવો વૈશ્વદેવદેવ આ સ્નાન સંધ્યા જપ વિષ્ણુ પૂજા અને વૈશ્વદેવ આટલા કેરાવી ના બ્રહ્મચારી વરા પુરાણ માં કહ્યું છે કે સ્નાનમ સંધ્યા તર્પણ આદિ જપ હોય ના માનસી પૂજા કરવી કે નહીં એમ એવું આજે આપણે જમવું નથી તો માનસી પૂજા કરવી આપણે જમવા માટે જપ હોમ દેવ પૂજા અને આહુતિ વિનાની સાયમ સંધ્યા આટલા અવશ્ય કરવા જો આ નિત્ય જો આ નિત્ય કર્મ કરવામાં ના આવે તો દોષ લાગે છે તે વૃદ્ધ પારાશરે કહ્યું છે કે અસ્નાતા સ્ન મલમ ભૂંગતે અજપૂય કૃમિન કીટા અદ શકૃતથા સ્નાન કેરા વિના જે ખાય છે તે મળ ખાય છે જપ કેરા વિના ખાય છે તો તે પરુ અને રુધિર ખાય છે ઓમ કેરા વિના ખાય તો તે કૃમિ અને કીડાને ખાય છે દાન આપ્યા વિના ખાય છે તોતે છાણ છાણખાય છે છે કે સંધ્યા યેન ન વિજ્ઞાતા જ્ઞાતિ વા ન્યુપાસતા સ જીવનપી શુદ્ર સહા પાતકસયુ ગાય ગાયત્રી ન જપેચ યુજ શુદ્ર એવાસ્ જેને ગાય જપ આવડતો નથી અથવા આવડે છતાંય જે ગાયત્રી જપ કરતો નથી તો તે દ્વિજાતિ શુદ્ર જ છે અને તેને હવ્ય કવ્યથી બહાર કરેલો છે ભક્તમ સદ્વિજોત પરિચિત બ્રાહ્મ્ય નીચાશું યોનીષુ જે દ્વિજ ભક્તિપૂર્વક પરમાત્માનું પૂજન નથી કરતો તો તેને આ લોકમાં અને પરલોકમાં કંઈ સુખ મળતું નથી અને તે નીચ યોનિમાં ભટકા કરે છે અકૃવા વૈશ્વદેવ તો પૂંજતે યે દ્વિજાધમા ઈહલોકે અન્નહિના ઇહલોકે અન્નિના મૂળ શ્લોકમાં ચકાર છે તે એમ કહે છે કે નાના બાળકો વગેરે ને જમાડ્યા સિવાય જમવું નહીત્રે જપમ શ્રી વિષ્ણુદેવ મૂળ શ્લોકમાં ચકાર છે તે એમ કહે છે કે નાના બાળકો વગેરેને જમાય સિવાયું નહીં તે સ્કંદ મુખ્યો ભવેત્રોજ્ય નિજાશ્રિતા સ્વયં તો ભૂંજિત સમાન તે રનાપદી જે ઘરમાં જે વ્યક્તિ મુખ્ય હોય સંભોજ્યા તિથિર ભૃત્યા દંપત્યો શેષ ભોજનમ નાના બાળકો પિતાને ઘેર રહેલી સ્ત્રી વૃદ્ધ સગર્ભા સ્ત્રી સગર્ભા સ્ત્રી કોઈ રોગી અને કન્યા આ બધાને તથા અતિથિ અને નોકર ચાકર સૌને જમાડ્યા પછી બચેલું ભોજન હોય તે ઘરના માલિક પતિ પત્ની જમવું ગ્રહસ્થ માટે જશે કે આમાં આ શ્લોકો છે એ તો ગ્રહસ્થ ધર્મ વર્ણન કરતા છે પણ બધાને લાગુ પડે મુખ્ય હોય એને બધા જમાડી બધાની સંભાવના રાખવાની જમવામાં પક્ષપાત કરવો નહી મહાભારત મોક્ષ ધર્મમાં કહ્યું છે કે અતિથિના સર્વે પ્રેત્યાનામ સ્વજન સામાન્ય ભોજન વૃત્તિ પુરુષ્ય પ્રશંસ્ય અતિથીનારાસ મુનિ નું કહેવાનું છે કે ગ્રહસ્થ પાક ભેદે પાત્ર ભેદે મસ્કરી નારી પુરુષ ભેદે ના રૌરવમ નરકમ વ્રજેત પક્ષપાત થી જુદી જુદી રસોઈ કરનારો ગૃહસ્થ સ્વાદુભોજન નું લક્ષ્ય રાખી ભિક્ષા લેનારો સંબંધ છે અને જુદા જુદા પુરુષ સાથે શરીર સુખ માણનારી સ્ત્રી આ બધા રૌરવ નામના નરક માં જાય છે અપોષણ કર્યા પછી ભોજન કરવું અપોષણ ન કરે તો દોષ લાગે છે તે સંવર્ત મુનીએ કહ્યું છે કે અપોષાન્ન કૃત્વાન્ન યો ભૂંગતેદી દ્વિજૂંજાનશ યદાબૂ બ્રૃયાત ગાયત્યેષ્ટ શતમ જપેત જે દ્વિજો અપોષણ કર્યા વિના જમે છે અને જમતી વખતે બોલબોલ કરે છે તેણે તે પાપથી શુદ્ધ થવા માટે એકસો ને એટલા બધા ધર્મો છે આખી જિંદગી કરી લોરે પડતો આહાર ન કરવો કાશી કહ્યું છે કે એટલું થાય એટલું થાય બાકી ફરજિયાત ઈ પૂર્ણ પાડવાના વધારે પડતો આહાર ન કરવો કાશીખંડમાં કહ્યું છે કે અનારોગ્ય મનાયુષ્યમ સ્વર્ગ્યમ ચાતિભોજનમ અપુણ્યમ લોકવિદિષ્ટમ તસ્મા તત્પરિવર્જયેત અતિશય આહાર આરોગ્ય બગાડે છે આયુષ્ય ઘટાડે છે પરલોક બગાડે છે તે પુણ્યરહિત છે અને લોકમાં નિંદ્ય છે માટે અતિ આહાર ન કરવો વિદુરજીએ પણ કહ્યું છે કે મિતમ ભૂખતે શ્રિતે સ્વિત અમિં કર્મ કરે સ્વિ યાચિતા સંસ્માત્મવ પ્રજહન્ય જે મનુષ્ય ઘણું કામ કરે છે ઓછું કામ કરે એને બધા અનર્થો આવે ને એટલે આ બાબત ભગત હતા દેવાના હતા એટલે જાજુ ખાય થોડું કામ કરે તો એને બધા અનર્થો આવે થોડું ખાય ને જાજુ કામ કરે તો બધા અનર્થો વ્ય જાય બે હર એટલું પણ કહ્યું છે કે મિતમ ભોંગતે સિભ્યા શ્રિતેભ્યો મિતમ સ્વિત કર્મ કરે અમિત ભૂખતે દે સ્વિ યાચિત સંસ્થમ આત્મવંત પ્રજહન્ય જે મનુષ્ય ઘણું કામ કરે છે પોતાના પોષ્ય વર્ગને જમાડીને સીમિત ભોજન કરે છે સમય આનું મિત ભાંગી જાય આશ્રિત અને અમિતમ કર્મ કરો અને એ માગે દ્રેશવિ યાચિતા સંસ્ત આત્મવંત પ્રજહન્ય જે મનુષ્ય ઘણું કામ કરે છે પોતાના પોષ્ય વર્ગ ને જમાડીને સીમિત ભોજન કરે છે નિયમિત સમય પ્રમાણે થોડું ઊંઘે છે માગે તો શત્રુને પણ આપે છે આવા બુદ્ધિમાન મનુષ્ય આવે બધા ભેળા થાય છે કે ચૈન આદ્યુન ઇતિ ક્ષિપતિ મિતભોજીમાં આ છ ગુણ હંમેશા રહે છે સારું આરોગ્ય આયુષ્ય બળ સુખ સારી ઉત્તમ પ્રજા થોડું ખાય તો જાજુ બળ આવે કે ખબર પડે સારું આરોગ્ય આયુષ્ય બળ સુખ સારી ઉત્તમ પ્રજા અને અપકિર્તિ ખાવ ધરાપણા નો અભાવ ભોજન વિધિ ની વિગત તો ધર્મશાસ્ત્ર અહીં આ શ્લોકમાં સ્નાન સંધ્યા જપ વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ કરાવીના ભોજન કરવું નહીં આમ જે કહ્યું છે તે સૂતકના દિવસોને બાદ કરીને સમજવું સૂતક હોય ત્યારે પણ સંધ્યા કર્મ આદિ માનસ મનથી કરવી તે નિર્ણય સિંધુમાં પુલસીએ કહ્યું છે જે સૂતકે મૃતકે ચૈવ સંધ્યા કર્મ સમાચરિત મનસોચ્ચાર્ય મંત્રાન્ન પ્રાણાયામ રૂપે દ્વિજ જન્મનું અને મરણનું સૂતક જ્યારે હોય ત્યારે દ્વિજોએ પ્રાણાયામ કર્યા સિવાય મનમાં મંત્રોચ્ચાર કરીને સંધ્યાકર્મ કરવું હે રાજન જન્મ કે મરણનું સૂતક ન હોય કોઈ ઉન્માદ રોગ કે ભય ન હોય ત્યારે પ્રતિદિન સંધ્યોપાસન કરવું જોઈએ આમ જે કહ્યું છે તે તો સંપૂર્ણ સંધ્યા કરવા માટેનું વચન છે પણ શુદ્ધ દ્વીપમાં ચેવનઋષિએ કહ્યું છે કે અર્જ્ઞાનતા માનસી સંધ્યા પૈઠી નસી અને ભરદ્વાજ ઋષિએ તો મંત્રોચ્ચાર સાથે જ અર્ઘ્ય આપવાનું કહ્યું છે સૂતકે સાવિત્રંજલિમ પ્રક્ષિપ્ય સૂર્ય સૂર્યમ ધ્યાયન નમસ્કુર્યાન ગાયત્રીમ સમ્યક ઉચ્ચાર્ય સૂર્યોયા સૂર્યાય અર્ઘ્યમ નિવેદયત જન્મસૂતકમાં ગાયત્રીથી જલાંજલિ અર્પણ કરવી સૂર્યનું ધ્યાન કરી પ્રણામ કરવા સારી રીતે ગાયત્રી ઉચ્ચાર કરીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું બંને પ્રકારની બંને પ્રકારના સૂતકના દિવસોમાં દેવપૂજા પણ માનસી જ કરવી સૂતકના દિવસોમાં વૈષ્ણવદેવ કરી શકાય નહીં તે મિતાક્ષરામાંથી જાણી લેવું સ્વામી મહારાજની જય